વધારે પડતો કશું નથી હા પાણી ચડી જાય જ્ઞાન લેવા આવ્યો હે મને પૂછવું કે તારે શું જોયે જ્ઞાન લેવું છે તો તારા ગરમ જે પાણી છે ને ધોર્યા ચઢો તો બીજું પાણી ધોરવું તું તારું પાણી રવા જેવું છે પોણો ગળો પોણો પોણો ભોટવો ભરેલો છે તાર પાછે છે મારે રેડવાનું ઘેર હું મારું પાણી બગાડું છું તારું નાખ્યા સાઈડ નાખી નવો ગળો આપું છું એટલે હમણાં ગળો શું થાકી દે ઘડો શું નાખી દઉં નાખી ઘડો નાખી અમને કયું અરુધી કયું પિસ્વાર કે અંદર પાસે બગીચા મૂકી રાખજો રાત નવી છે આ સમજવા નિકાલ થાય નહીં નિકાલ થતો આત્મા નું કે છે એ વાત શું બોલું છે મારો શબ્દ બોલ ને કેટલી કીધું બોલ છે જા આપેલો શબ્દ છે એકાગ્રતા થશે શું કહ્યું એ કોઈ પણ શબ્દ કોઈ પણ શબ્દ તું બોલ કરીશું પણ મારો શબ્દ આપેલો હશે એમ ખેતી ખેટી બોલો એનું વાર જ નથી આવે શું જ્ઞાની પોષ નો આપેલો છે પછી મારો યોગ અહી ચક્કર અહી ચક્કર પણ આત્મયોગ શું કામ આ યોગીઓ મારે તો અહીંયા આગળ આવે છે ને દસમિકા દિવસ શું થાય ગણો સર અહંકાર વધ્યો ત્યા નીકળી જાય શું નીકળી જાય પોતે સમજે પાછો મને કહે બધો અહંકાર બધો ખાલી કરતા તને સમજ પડે છે આપડે દાદા ગોપાલ આપજે હું કે બધું ગમે છે દાદા મમ્મી ગાળો દેતા એમ કચરો ક્યાં શેખાય કડવા મીઠા પીવાય ગી પપ્પા મીઠું પીવાયું કડવું પીવો દુશ્મન મમ્મી નું છોકરીઓ ને એટલે બધું વાણિયા જેવો આપે પાછી વાણિયા ની છોકરીઓ એટલે જવાબ વાણીયા જેવો આપે આપમ્મી હારી ત્યા દેવ સારા એવું આ તાર દુઃખ માં શું છે એક વાર પૂછું વજન ખમાતું નહિ વજન કઈ શકી ક્યાં સુધી આવું બધું ચાલે સારી છો ને ચાલે હિન્દુસ્તાન માં આવ્યો ત્યારે ફાધર ને કે છે કે હું લગ્ન કરવા આવ્યો છું તારા ફાધર કે બધી છોકરીઓ દેખાડું તું પાસ કર્યા છે તે અઢાર છોકરીઓ જોઈએ ને એક મહિનામાં મહિના માટે આયેલો અઢાર અઢાર ના પાસ બાપ સમજી ગયો મગજ નું નથી માટે આપણે વચ્ચે ખોટા દેખાઈ શુક્યા બાપે આઠ દાડા જવાના રહે બાકી એટલે બાપે આ છોડી દીધી સમજ બોલ આઠ આઠ બાકી રહે એકવીસ દાડા સુધી કર્યું પછી પાછો કે છોકરો શું કે છે બાપે મને દેખાડો ને કેમ દેખાડતા બંધ થઈ ગયા ભાઈ ત્યાં અત્યાર સુધી નાપાસ કરી આવો જકમ ત્યાં પણ ના દેખાડો મને એટલે પછી છોકરી ના બાપે કહ્યું એક જણરે કે ભાઈ હું આવું કોઈ નહીં દેખાડવાનું તમારો છોકરો બોલે છે મારે સ્ટેશન પર દેખાડીશ કે સ્ટેશન પર લઈને આવ્યા તાર છોકરે મને પાસ છે અહી કરી નાખો કે છે પછી બાપે કહ્યું આ કેસ મમ્મુ થાય કે છે મહૂર કાઢવું પડે જોવી પડે આપડે દાખલો બનેલો છે તમને કયો તમને કેમ લાગત અનંત ખોટ વારવાની છે કેટલા આવતા ની ખોટ વારવાની એટલે બે ને કેમ લાગત ન્યાય બરોબર છે મુહૂર્ત તમારા હિત માટે જોવાનું મારું હિત થઈ ગયેલું છે તમારું હિત જોવું પડે કારણ કે તમારે ગ્રહો ની નજરો છે શું છે એ તો હું જ્ઞાન આપું પછી ગ્રહો તમને યારી આપે એટલે ગ્રહો યારી ના આપે પછી તમને થોડી થોડી યારી મુક્તિ આપે એમના કાબુમાં છોડી દે તમને કારણ કે ગ્રહો એ મને ગ્રહ થી છોડી દીધેલો નવા ગ્રહો કોઈ ગ્રહ મારી પાસે કરે અને ગ્રહ તમને તો ગ્રહ અસર કરે ખાતરી શું એ તમને બતાવો કે તમારા માં ગ્રહો હોય તો જ એ ગ્રહો અસર કરે તમારા આગ્રહ દુરાગ્રહ અઠાગ્રહ છે એ તમારી અસર કરે આ નથી આ ગ્રહો નથી તેને ના કરે ગર્વ છે ગર્વ બરાબર એટલે અમારા આગ્રહ તમે એમ કહો હું કહું કે તારા દિવસ છે તારે ના રાત છે એટલે હું કહું ફરી તમને કઉ વિનંતી કરું તમે જોયા હોય ખરાબ તો તમે રાત કહો એટલે પછી હું કહું ભાઈ તમારી દ્રષ્ટિ બધો સારી છે બાકી મારી દ્રષ્ટિ બધું આવું દેખાય છે હું બારે આગળ ચાલું હું ક્યાં બે હું આવો ટાઈમ બગાડું સાર જ ના આવે તો લોકો રાત થી રાત પર બે પુરાવા કરવા હું જાઉં ને હું તમે કોઈ દેખાતું નહીં અને છે દસ વારો આપડે આ જગત ને અહીંથી પાંચસો ફૂટ છેડે હજાર ફૂટ છેડે આપડે મારા ઘોડે બળદ કેમ કઉી ભૂલ કે પેલા ની બોલતા નથી દેખાય છે એવું બિચાર ચશ્મા થયા નથી આવશે કેટલું એની સેફ્ટી છે એટલું જઈ શકે છે સમજ ને આપણે ફિધવા માટે નથી બોલતો અને કોઈ એમ કે ગધેડા જેવું લાગે ના કહેવાય કોઈ પથ્થર નો ટુકડો છે કે આપડે કેમ ના ખેવાય એને જેવું દેખાયું કે અને કોઈ એમાં કે ના મળીએ છે ત્યારે આપણે સમજી હા આપડે મારા જેવી દ્રષ્ટિ છે મારી હજી આ દેખેતા દ્રષ્ટિ કયો છે એની સમજી જઈએ તમે કેમ લાગત એટલે આવી રીતે નહી તો મારા ઘોડા મારા ઘોડા કેમ કયો નહીં દેખાવા દ્રષ્ટિ ફેર બધા ને છે વસ્તી ઓછી એના ઝઘડા છે બાકી આપડે વાક્ય મારા ઝઘડો કોઈ દેતા તો નથી મને બધે જ નહીં પડતો મને કહેવાય પેલો સ્ત્રી જેવા દેખાડશે તેણ્યું પાછળ લખેલું હોય ચોર કેમ જયારે આપણા કેટલા હશે થાય અને આપડે કેવું સિગરેટ આપડે ઘરના પૈસા રાખી રા છ મહિના જોડે રહે છ મહિના ક્યાં વાત કરો છો બે કલાક ની વાત છે મને કઈ દે પણ બધાને કઈ કહેતા ફરે શું થાય છે આબરુજ વાળી હોય ને મને કઈ દે બધું મન ના ડાક્ટર હોય ને કોઈ જગ્યાએ મનના મંદ થઈ ગયું હોય કે ભગવાન વસ્ત થઈ ગયેલો સૌ લોકો ના સાતો આજે તમે વાતચીત કરો બધી સત થઈ ગયો ખુલાસાડો પેલું કોઈક બનાવ રાખવા જોઈએ બુદ્ધિ માં એ કરતા આવે કોઈક બનાવનાર બનાવ્યો કે આ ઘર નહિ બનાવ્યો કે બનતું ત્યાંથી જ રકમ પૂરી થઈ બનાવનાર જરૂર ક્યાં સુધી છે જે અવિચાર્યું છે એટલે આ રકમ ભૂલ વારી હિસાબ જ ના મળે ગુણાકાર ગમે એટલા કરો ને હિસાબ જ ના આવે રકમ બે ભગવાન તો ભગવાન જ છે એના ઉપર કેમ આરોપ માં કઈવાળા બધા નથી કુંભાર નથી ભગવાન તો ભગવાન જ છે સમજાવો ને છ છ તો સત્ય છ સત સમજાવો એટલે છ સત તો કયું છે ને આપે Ah, six There are six in this world. લઈ ને આ બધું દેખાય છે આ બધા અવસ્થાઓ દેખાય છે ઇટર સમસરણ થયા કરે છે સમસરણ પરિવર્તન નિરંતર પરિવર્તનશીલ જ છે એનાથી આ જગત અવસ્થાઓ દેખાય છે દેખાય છે એ રૂપી તત્વ છે અનાથ તત્વ છે કેવું છે જડ જડ રૂપી અને જડ રૂપી અને જળાય છે ઝુંગાય છે આ બધું રૂપી અને જડ કે તત્વ છે આ બધું દેખાય છે એકલું જ તત્વ દેખાય છે તે મૂળ અવસ્થા નહી હા એની અવસ્થા દેખાય છે મૂળ વસ્તુ દેખાતી દેખાય છે એ વસ્તુ ને જાણવા ફર્યા એ લોકો તે અણુ સુધી પહોંચ્યા એ લોકો શું કરણું હવે અણુ છે अविभाज्य परमाणु थे अविभाज्य परमाणु है अविभाज्य भागा ये जाने परमाणु जाने जुए तो पूर्ण थी गो ભલે સાયન્ટિસ્ટ પણ એટલે એ પરમાણુ કેવાય અને પરમાણુ થી એનો સ્વભાવ કેવો પરમાણુ નો નિરંતર રંગ બદલાય આજ કરે રંગ બદલાયા કરે નિરંતર રંગ બદલાયા કરે પછી નિરંતર સ્પર્શતા બદલાયા કરે ઘડી મુકરું થઈ જાય ઘડી મુંવાળું થઈ જાય આપડે આત્મા સાથે લોડ કરીએ અને પછી કોઈક એક મારો આત્મા કાઢીને લોડ કરે તો બે હરકો છે એવું જણું છે તમારે આવું એવું જણું છે પછી ઠંડુ હોય ગરમ હોય એવા ગુણો હોય ઠંડુ ગરમ એ બધું થાય પરમાણુ ગુણો ને અને માણસ પણ શું કરે મારું શરીર ગરમ થઈ ગયું છે હું ગરમ છું મારું શરીર ભાઈ ને આમ લોકોમાંથી કોઈ બાબો છૂટે છૂટે ને સાધવી છૂટે ને સાધવી ને છૂટે જવા સુધી મૂળ વસ્તુ જાણી નથી ભગવાને આત્મકરણ કરો ત્યાં લોક દેહ યોગ વચન યોગ વચન યોગ ને છે તે આપડે લોકો એ કે પેલું શું કે જાપ જાપ કરે છે જાપ રામ રામ રામ રામ રામ જાપ કર્યા કરે છે કાઢી નાખવા માટે તો વિરોધી છે આપડે અહંકાર વધારવો પડે ને શ્વાસ ઉચારી નીચા ઉતાર્યા ત્યારે અહંકાર વધારે તારે ને એમાં અહંકાર જોઈએ અહંકાર હતો તેનો હવા હાથ પણ થયો ભાવ જુદો રાખે તો નહી ચાલે ભાવ જુદો રાખે તો ના ચાલે ભાવ જુદો રાખી શકે એ તો આ જ્ઞાન થયા પછી ભાવતું ભાવ શકે પોતે શું કર્યું છે તેનું જ આવે છે ને અહીંયા આગળ દર્શન કરે છે ત્યારે શું થાય છે આખું શરીર ઉછરે આખું શરીર ગુદા કુદ ગુદા કુદ ગુદા શું થઈ ગયું મેં કોઈ અહંકાર નીકળવા માંડ્યો થાય ને હલકો સીધું થાય ને ચાલે હલકો થવું પડશે પોલું ચાલુ એટલે ત્રીજો યોગ કર્યો ચક્રો નો અહી આગળ ચક્રો ઉપાયું છે એમાં આત્મા ઉપર શું ઉપકાર કર્યો આત્મા ઉપર તો ઉપકાર આત્મા યોગ એટલો કરવું થશે નહી તો તારા ઐશ્વર્ય વધે થોડું ઘણું સૂક્ષ્મ બોડી છે ને બધું ઇલેક્ટ્રિકલ બોડી છે ને પાછળ જે આ સુષ્મણા છે બધી એની બધા ચક્રો છે ચક્રો રૂંધાઈ જાય ને દેખાય આત્મા માટે પ્રાપ્ત કરવા માટે જવું જોઈએ શું કહ્યું ચક્રો બધા ઇલેક્ટ્રિસિટી છે હા એ સારું કામ કરીને આવે ને ચક્રિજ ગયા થોડા અંધાર છે શું છે ફૂલ અહંકાર છે એટલે સાબા સેવા કરવાનું ખબર પણ મારના છે આપડે વાત કરવાની છે બીજી સાઈડ માં જતા રહીએ દિવસ આતલ તો જાય છે रूपी तत्व चलती छ तत्व मकड़ो चकड़ो निधि कर કારણ કે મન મન અહીંથી અડી છે આ જગ્યા અડી ને ત્યારે અને અહી આ દસમ સ્થાન છે ને એ બુદ્ધિ નું સ્થાન છે શું છે આ સ્થાન વાર સાધુ અમારે કહે છે ના ખોટું નઈ એનું ફરાર છે ડાંગર રોપી છે ડોગર નું ફરાર છે જ્યાં કઈ કરવાનું નથી ત્યાં હાથમાં છે કઈ કરવાનું નથી હા કરતા પર એજ છે એ સંસાર ઉભો કઈ પણ હું કરું છું એ સંસાર અને સંસાર બીજું હું કરતો નથી તેઓ કરતા નથી એ આપણું જ્ઞાન કોઈ અશુદ્ધ દેખાય નહીં શું કરું છે પોતા કરતા પણ સુધી કરતા પણ કેવા પણ દેખાય છે આ જગત માં કોઈ પણ માણસ આ મારી દ્રષ્ટિથી હું જોઈ ને કઉ છું કે દોષિત જે દેખાય છે તમારો કારણ બધા પોતપોતાના કર્મ ના ઉદય થી બોલે છે બળી રહ્યા કરે છે પોતાને પોતાની શક્તિ થી નઈ કર્ણ ઉદય અને આ ફોડ પાડું તો તમને કહે મને આમ દિદ દેખાડો રસ્તો દેખાડો તો આ બધા ઉદય મારો જ્ઞાને આપેલા માણસો પ્રકૃતિ થી મુક્ત થયેલા છે કરો પુરસાદ એ પણ ભ્રાંત પુરુષાદ્રાંત્રદ એ પુરસાદ થી આપણ ની જોડે શું કરતો નથી આપણને જે દેખાય છે એનો એનો ઉદય કરવેમાન આવે અને આવો પધારો બોલાવીએ અને મનમાં એમ થાય કે અત્યારે એ પુરસાર્થ એ પુરસાર્થ કરું બધું ઉપા ના બરોબર હશે બરોબર છે દોષિત કોઈ દેખાય દેખાય અને શું પેલા નતા તો દેખાતા એક જ વાત એક જ પૂતગલ ની વાત ચાલે છે ભગવાન મહાવીર પણ તપ કરતા હતા એ કોનું તપ કરતા હતા ओके तमे हो तब करोसो नठी करता करोसो करोसो करोसो क्यारे करेता पहला रोज करता दादा पहला रोज करता था पहला रोज करता था सु का दादा ताप सेला दादा टे टे पेलो मास्ता पे करता पूरे में सु दे भाई टे पेलो मास्ता पे <laughs> સાડો હોય તેને તપવાનું કહ્યું ભગવાનતા નથી ભગવાને કહ્યું છે કે તમને ઘેર બેઠા પ્રાપ્ત થાય સંયોગો તપના એપ કરવો શું કહ્યું ઘર બેઠા જેટલા સંયોગો પ્રાપ્ત હા બૈરી કે છે તમારા નક્કલ નથી અંદર તપ કરતા જ બોલવાનું આવું ઠંડુ આવું ભગવાન કહ્યું તપકર કરવાનું કેતા ભગવાન ભગવાન તો ફ્રીજ માં મૂકેલ તપકરણ કર્યું છે ભગવાન કે પ્રાપ્ત સંયોગો તમને મળી આવે એટલા જ તપકાર કે છે તપેલો છે આપડે કઈ કે પેલી છત્વ ની વાત હતી ને એમાં એક પૂતગલ તત્વ ની વાત થઈ બીજા તત્વો ની વાત કરો છત્ તમને ખબર પડે તમને નથી ખબર પડતી પણ તમે કરો છો એમ સાંભળ્યું છે ખબર નથી પડતી પણ સાંભળ્યું છે તમે કરો છો એક સેકન્ડ પણ ના ઉભું રહેવાય એના દાદા ભગવાન આમ છે અમને તેના જ કરવું પડતું હતું શું તપ કરવું પડતું હતું કે મન લાલ લાલ થઈ જતું હતું તે જોયાત કરતા હતા વયા કાઢતા એને અડી તપ કહ્યું શું કહ્યું દાદા અડીપ કરે છે જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ ચાર પાયા ભગવાન ના તેમાં દર્શન જે હું શુદ્ધાત્મા થી બેસી એમના દર્શન અને ચારિત્ર ક્યારે કેવાય બાર નો ડખો ના હોય ત્યારે ચારિત્ર રહે નોકરીઓ ના હોય ના હોય છે પોતાની પ્રકૃતિમાં જ્ઞાતા દસતા રહેવું એના જ્ઞાતા મારી રીતે મારી રે આખો દિવસ એક પૂતગમ જોતા હતા પૂતગમ એક જ પૂતગમ આ રૂપી પર રૂપી છે એનો ગુણ મુખ્ય કર્યો છે એટલે ગલન થયેલું પૂરણ થયેલું હોય તો ગલન થયા કરેન થઈ ગલન થઈ ગયો કરે અહી આગળ નાખ્યું ખાવાનું એટલે સંડા પાણી પીધું બાથરૂમ માં લાશ લીધો ઉચવા પૂરણ ગલન પૂરણ ગલન થયા જ કરે નહી થતું બધું એ જાય ને આહાર લેવા જાય ને એટલે સ્ત્રીઓ બધી રાજય કે આજે આ ભગવાન આહાર લેવા માહી જ રહ્યા કરે કારણ કે ઘડી દેખે તો પાછા જ જતા હોય જો પછી ભગવાન આવે એટલે બાયું ઉપર ચડે તો પોતાના ઓટલા પર ચડે અને પછી ભગવાન આહાર લઈ જાય ભગવાનના મનમાં શું અસંતોષ થયો કે આ બધા લોકો મારે માટે રાહ જોઈ રહ્યા છે આહાર ખવડાવવા માટે અને બધી સારી સારી વસ્તુ બાબત તો મારો બધો હિસાબ ચૂકતા થાય નહીં તપ પૂરું થાય નહીં અને તપ પૂરું થાય તો હિસાબ ચુપ્ત થઈ જાય એટલે પોતે અનાર્યા દેશમાં વિચર્યા છ થી સા અનારિયા દેશ માં જતી વખતે લોકોએ કહ્યું કે ભગવાન ના જશો એ વચ્ચે ચંદુકોષીઓ ના કરે છે એટલે આમ ફરીને ગયેલા સારું પડશે કે ભગવાને નક્કી કર્યું કે ચંદુકોષિયાને બુજવવું છે નક્કી કર્યું ઓળખી ગયા કોણ છે આ ચંદુકોષ્યો એ તરીને જ ગયા પોતે અને ચંદ્રોશિયાં એટલે કરી બેઠા ગયા ત્યારે શું હતું ચંદ્રોશીઓ બધા જ્ઞાની પુરુષ હતા જ્ઞાની પુરુષ મોટા આચાર્ય તે શિષ્ય ની પર એટલો બધો ક્રોધ કર્યો એટલો બધો ક્રોધ કર્યો ભગવાને કહ્યા પછી શું કર્યું ચલન બધું બંધ કરી દીધું અને કીડીઓ બધીઓ બધી વર્ગી છુટકી દે ભગવાન પછી અનારી દેશ માં ગયા છે પેલા દેખાડવા મળ્યા એટલે ભગવાન જોઈ મારા હિસાબ એ ચુકતે પણ હિસાબવાનો હિસાબ કરવાનો આપણે તપ કરવાનું આપણે આવું કોઈ બોલે મારા જેવું નાગું તપ કરવા જ પડે બધા બાપુજી બાપજી ભેગા થાય ને તપત કરવો પડે પડશે અને તપ કઉ છું તારા ગૌરી જોડે રેવ નમ તપ બઉ મોટા મોટું એને તો જ મોક્ષ થાય કરવા માટે સાધુ થયા મન મજબૂત થયા પછી કસરત કર્યા પછી પહેરી જવાનું કસરત સારા છે શું છે સાધુ પણ ત્યાગ કસરત સારા છે ત્યાગી તો બઉ ભાઈ ભાઈ લાગે એક ત્યાગી જેના ઘરમાં બેઠા મોટી ડુંગળીનો ડુંગળો દીખા ડુંગર આ ડુંગર આ ડુંગર બધું ભૂલી ગયું બધું એનું બધું ડુંગરા ને તારા બાપે તારું ડુંગરા બગાય તારું પણ પેલા ડુંગર ના ખાયુંગર ના ખાય એની સાયકલો ઇફેક્ટ થઈ ગઈ તે ડુંગળી પર ચીડ રાખે છે એમાં કઈ તથ્ય છે ખરું આ બટાકા ડુંગળી કંદમુળ ના ખાવા એમાં કઈ તથ્ય છે ખરું જાવાનું છે નહી કરવાનું સત્તા તમારે એટલે તો આપડે ગૌલ કેવાય થોલ થોડ ખોરાક કહેવાય અને ઈદા થોડ થોડ અને એથી આગળ સ્કૂલ ના પ્રકાર બધું ગણ્યા કર્યો ને અને સૂક્ષ્મ ખોરાક કરો ભાત શાક રોટલી ઘી ને તેલ ના હોય ને ગોળ ના હોય પણ કમૂલ નહી ગમે તે પ્રકાર નું જમી કાલ એક બટાકો ખોરાક ડબ્બા હોય ને ગાડી ના આપડે પૂછ્યા ને ભણ ના ભાઈ પોતે છે શું વિચારે ખાવા જીવાગ્ય આખી જિંદગી ની અગ્યસ પૂરી થઈ ગઈ તારી પેલા ભૂલા ભાઈ ને કરવાની અગિયાર માં મન આ બધા ને નિરાહાર રાખવાનો તેમાં કેટલો સંદાહુ પૈસા કરવા જાય પાણી પીવાનું છું